188 શ્લોક નંબર વન એટી સાધવો યેથ તૈનૈિબ્રહ્મચારી અથ સાધવાૈ નૈિબ્રહ્મચારી સાધુઓના ધર્મો બતાવીશ સાધુ શબ્દ નો અર્થ સામાન્યપણે ભગવા વસ્ત્ર ધારી એવો થાય છે પરંતુ મહારાજ મહારાજે એટલા માત્ર માટે સાધુ શબ્દ પ્રયોગ કર્યો નથી साधु शब्द थी महाराज पता आश्रित त्यागी उद्देश्य उद्बोधन करगी धर्म में कही साधु शब्दी प्रवृत्ति निमित्त साधुता ने बताना गुण मत ना निर्देश करक्षणों चौसठ लक्षणों वगैरे बता है महाराज साधु शब्द कहवा पाचड़ भगवधारी मात्र एवं नहीं પણ તેના ગુણોને ધારણ કરનારા એવા મારા આશ્રિત સાધુઓ તેના વિશેષ ધર્મો તેને માટે વિશેષ આજ્ઞાઓ હવે બતાવી રહ્યો છું મહારાજના મનમાં એવું છે સાધુઓ સાધુ શબ્દની વિવક્ષા એની હોય છે લોકમાં સાધુ એટલે ભગવા ધાર્યો એ બધાએ સાધુ કહેવાય શાસ્ત્રમાં સાધુ એટલે ચોસઠાદિક લક્ષણો મહારાજ સાધુઓ નું પંચવર્તમાન ને વધારે ભાર દે છે એ સાધવ તેમાં એ શબ્દ થી પ્રસિદ્ધપણે કહેવામાં આવ્યા છે તેને ધારણ કરનારા મારા આશ્રિત સાધુઓ તેમણે નૈષ્ટિક બ્રહ્મચારીઓને જે સ્ત્રી ત્યાગના તથા સ્ત્રી પુરુષોના ત્યાગના જે નિયમો કયા છે તે ત્યાગીઓએ પણ અનુસરવાના છે અર્થાત સ્ત્રીઓનો અને સ્ત્રી પુરુષોનો ત્યાગ કરવાનો છે અન્યથા જો તેમ ન કરે તો મુક્તિના ઉપાયમાં મુખ્ય ઉપકારક એવો બ્રહ્મચર્ય વ્રતનો નિયમ નિયમ જે મુમુક્ષુતાથી લીધો છે તે ભંગ થશે અને મોક્ષના માર્ગથી પતન થશે માટે તે નિયમ વ્રત બરાબર પાળવું સ્ત્રીઓનો સંગ અને પુરુષોનો સંઘ મુક્તિનો વિરોધી છે તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જેનો વિસ્તાર બ્રહ્મચારી ધર્મમાં વિસ્તારથી કહેવામાં આવ્યો છે અંતરાયાશ જેત સ્ત્રી ત્યાગના નિયમો પાળવા માત્રથી જ કૃત કૃત્યતા માની લેવાની નથી અથવા કૃત કૃત્યતા મનાતી નથી તમામ વિષયોના મૂળ ઉખડે છે ત્યારે જ કૃતકૃત્યતા મનાય છે તમામ શત્રુ જીતવાને બ્રહ્મચારીઓમાં ખાલી સ્ત્રી ત્યાગનો વધારે ભાર દીધો છે સાધુઓમાં ખાલી સ્ત્રી ત્યાગ તો કરવાનો જ છે પણ એના ઉપર એના કરતાં વિશેષ ભાર બધાએ તમામ અંતર શત્રુ જીતવાને ત્યારે સાધુ થવાય છે એ સિવાય સાધુતા નથી આવતી મારે સાધુના ધર્મની પહેલી આજ્ઞા જેતવ્ય ચાંતર છે ત્રીસ ત્રેદિ વર્જ્યમ એ તો સંગતી વાક્ય છે આગલા ધર્મમાં હતું ને એમાં આ ધર્મોને બેને એક સેતુરૂપ વાક્ય છે પણ જેતવ્ય ચાંતર એ સાધુ પહેલી આજ્ઞા કરતી દ્રવ્ય સંગ્રહ ન કરવો શા માટે કે લોભ ને જીતવા માટે દ્રવ્ય સંગ્રહ ન કરવો એટલે બાકીને બધા તો એનું અનુરૂપ છે બધી ઉપરના વિષયોનો ત્યાગ માત્ર બસ નથી પણ બીજા અંતર શત્રુનો પણ ત્યાગ કરવાનો છે શાસ્ત્રના મતે સાધુ શબ્દની પ્રવૃત્તિ નિમિત્ત ત્રિસાદી લક્ષણ સાદી લક્ષણ પ્રવૃત્તિ જીવનમાં આચરણ પ્રવૃત્તિ બતાવી છે પરંતુ નિમિત્ત ગણાય એટલે ભાગવતના મત મનમાં એવું છે કે આ ત્રીસ લક્ષણો હોય એ સાધુ પદની પ્રવૃત્તિ સાધુ શબ્દ પ્રવૃત્તિ પ્રવૃત્તિ નિમિત્ત મહારાજ તેનાથી આગળ જઈને સાધુ પદ પ્રવૃત્તિ તમને ઈષ્ટ કેવા સાધુ છે તો ન્યા હું ભગવાને કીધું છે યસ્યના અહંકૃતો ભાવો બુદ્ધિ અહંકાર ન હોય એવા ત્યાગી સાધુ માયના છે ત્યાગીને સાધુ મહારાજ ને એવું ને પ્રશ્ન પૂછે કે તમે કેવા સાધુ માયના છે તમને ઈષ્ટ કેવા સાધુ છે જાડા કપડાં પહેરે એવા કે જાજી ધૂળ નાખે એવા કેવા સાધ તમને બહુ વાલા છે અને એને અમે સાધુ માન્યા છે ટેમ્પરરી હક આવીએ છીએ માની લઈએ પણ અમને પૂરા નથી અમને સંતોષ નથી અમને સંતોષ ત્યારે થાય કે ઓગણચાળી લક્ષણ તો હોય પણ પાંચ માથે હોય તો માટે મહારાજે પંચવર્તમાનને મહારાજ તેનાથી આગળ જઈને સાધુ પ્રવૃત્તિ નિમિત્ત પંચવર્તમાન નું યથાર્થ આચરણ ગણતા હોય તેવું ધ્વનિત થાય છે મહારાજે વિકલ્પ નથી આપ્યો આ વિકલ્પના સ્વરૂપમાં અધૂરાય છે એવું વધારો કરીને આપ્યો છે વિશેષતા બતાવે છે માટે મહારાજે પંચ વર્તમાન ને સાધુ પર્યાય બતાવ્યા છે અને પંચ વર્તમાન એટલે શું તો અંતરશત્રુનું સમાન નિવારણ એ જ માટે અહીં મહારાજ સાધુના ધર્મમાં પ્રથમ જ અંતરશત્રુને જીતવા આજ્ઞા કરી રહ્યા છે જો તેમને જીતવામાં ન આવે અને તેની સાથે ભળી જવામાં આવે તો તેનાથી વિલક્ષણ એવા આત્મ સ્વરૂપમાં નિષ્ઠા શક્ય નહીં બને વ્યક્તિના જીવન વ્યક્તિના આંતરજીવનમાં भाव जीवन में अंतरदोषो संचालन करे अथवा भक्ति द्वारा सत्संग परमात्मा संचालन करे आ जीवना आखी लाइफ संचालन बे जना करे छे। का भगवान करे अंतरशत्रु करें का आंतरशत्रु करे थी प्रेरित मनस कवि करता है कगवानी प्रेरित प्रवृति करते भक्ति प्रवृत्ति भगवान प्रेरित <coughs> है भगवान ने सारू लगे अपने एट करी નકર સ્વભાવ ને સારું લાગે એટલે કરી પ્રવૃત્તિ ને ઉદભાવક કોણ પ્રવૃત્તિ કોણ કરી શકે કોણ કરીએ ક્યા ભગવાન કરીએ કે દોષ કરીએ દોષા પ્રવૃત્તિ હેતવા માણસ પ્રવૃત્તિ કરે છે એ સ્વાર્થ વિના કોઈ કરતું નથી સ્વાર્થ એને ઉચકાવી અને બહુ પ્રવૃત્તિ નીચો નાખે એટલી કરાવે છે ભગવાન જો સરખા ભેટ્યા હોય તો એ નીચો નાખાવે એટલી પ્રવૃત્તિ કરાવે કઈ કરવી એ માણસ ભગવાન પ્રેરિત પ્રવૃત્તિ હોય તો પણ મહારાજ કે આ દોષ રહીત હોવી જોઈએ નથી લાગતા બદ્રિકામાં એવું કરીએ એવું અમને બહુ સારું લાગે એટલે મહારાજ એવી રુચિ ના છે એટલે મહારાજ નું આ છે બીજા ધામમાં જઈને ભોગ ભોગવવા એ ભગવાનના ધામમાં જઈને ભોગ ભોગવવા અમને બહુ હારા નથી લાગતા એટલે અમે કા શ્વેતદીપ કા બદ્રિકાચર બે ને પસંદ કર્યું થાળે પંદર દિવસે થાય કા છ મહિને થાય અને એ બોર નો થાય એટલે કાંઈ બહુ જાજી માથાકુટ ને આ પીઝા કરવા કેટલા વાના તો શાક લાવવા પડે ને ભૂકો કરવાનો પાછો એની ભભરાવાનો પાછો પીરસતા પીરસતા આડો પડી જાય તા સીધા ઓલા પીજા ને બટકા નાખે તો બધી મજા મારી જાય અમારે જેવો હોય તો મુશ્કેલી થઈ જાય આ લોકો તો વળી આવ્યા તા કઈ બોલતા નતા કોઈ સીધું આમ પીઝા ને બટકું ઊંધું જ મારે व्यक्ति अंतर जीवन में भाव जीवन में आंतरदोषो संचालन करे अथवा भक्ति द्वारा सत्संग ने परमात्मा संचालन करे आ संचालन शक्य छे। आत्मा ये मे कोई एक आधार लईने दे इंद्रिय अंतकरण ने प्रवर्तावे आत्मा कवृत्ति है नहीं असंग आत्मा અસંગો એમ પુરુષા સાંખ્યમાં એવું કીધું છે ભગવાન માં ખેંચાય તો ભક્તિ કરે અને પ્રકૃતિમાં ખેંચાય તો આ કરે નકર પોતે તો અસંઘો એમ પુરુષ અસંઘ છે કઈ આત્મા બેમાંથી કોઈનો એકનો આધાર લઈને દેહ ઇન્દ્રિયો અંતઃરણને પ્રવર્તાવે છે માટે જો અંતરશત્રુ સમાન નહીં થાય તો તે કેવળ ભગવાધારી જ રહેશે સાધુ શબ્દ પ્રવૃત્તિ નિમિત્તને યથાયોગ્ય નહીં બને બે તે અંતરશત્રુઓમાં મુખ્ય કામને ગણવામાં આવ્યો છે ગીતામાં ભગવાને પ્રથમ કામ ક્રોધ અને લોભને ત્રણને નરકના દ્વાર કહ્યા પછી જ્યારે પૂછું કે અથક કે પ્રયુક્તો એમ પાપરે પુરુષ આ જીવને પાપ ન કરવું હોય તો પણ પાપમાં કોણ પ્રવૃત્તિ કરે છે તેના ઉત્તરમાં ભગવાન કામ એશ એમ બંનેને પાપના જોડનારા બતાવ્યા છે પછી જૈતવ્યપણે એકમાત્ર કામને જ બતાવ્યો ને તે પ્રબળપણે જીવ ઉપર સ્વાર થઈને કબજો જમાવીને બેઠો છે બુદ્ધે હે પરતસ્તુ સહ જહી શત્રુ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરા કે જીવને મોક્ષમાં જવા માટે એક જ મનુષ્ય યોનિમાં છે બીજી યોનિઓમાં તેની પ્રવૃત્તિ નથી સ્વાદનું પણ મોટે ભાગે તેમ જ છે ક્રોધ એ કામનો અનુચર છે કામ હોય તો જ તેની પ્રવૃત્તિ છે નહીં તો નહીં પરંતુ કામ તમામ સૃષ્ટિમાં તમામ યોનીમાં અને તમામ જન્મમાં સારો એવો પ્રવૃત્તિ એટલે આ એક જ છે કે હોય ક્યાંય નહીં પ્રકૃતિ પુરુષથી માંડીને તણખ લેવતી એકનું સામ્રાજ્ય ચબરું છે તેની પ્રવૃત્તિ શૂન્ય કોઈ યોની બાકી નથી માટે તેના જીવમાં અતિ ઊંડા મૂળ કયા છે કોઈ વ્યક્તિ બાકી નથી એવું નહીં કોઈ યોની બાકી નથી કોઈ જાત એવું નથી ભગવાને સૃષ્ટિ કરી પ્રકૃતિ પુરુષ થી માંડી બનાવાદ છે મહારાજ કે કામી કામધ્વજ ની પ્રવૃત્તિ છે એ સત્સંગમાં રહે સત્સંગ એને સત્સંગની હારે વેર નથી બંધાતું અને માનથી જેવું સત્સંગ ની વેર બંધાય છે એવું કામ થી સત્સંગ વેર નથી બંધાતું એટલું જ પ્રયોજન છે બીજું કઈ નહીં એનો હારો છે અને રાખવા જેવો છે એવું નહીં પણ અમને એનો અભાવ એટલા માટે આવે છે કે સત્સંગ કલ્યાણકારી સત્સંગ છે અને માન છે એ સત્સંગની આરે જેટલું વેર બંધાવે છે એટલું નથી મારે આ નિર્માની થઈને પડે છે માન એ બધા જે સત્સંગથી દૂર ભાગી જાય છે અને એને સત્સંગમાં જેટલું માનથી જેટલો સત્સંગમાંથી પડી જાય છે એટલો કામથી નથી પડતો નાક ન હોય એટલું અને બોલે નાક મોટું બહુ હોય માની ને એને આબરુ નો જ સવાલ હોય ને માનનો બુદ્ધે પરતું સહ માનનો ચહકો હરખો આવી ગયો હોય તો એ અતિ નિષ્કામી થઈને ફરે હોતી એટલા ખાતર જ પડે કારણ કે માન ન જાય કારણ કે માન તો આનંદબેન વેર છે એટલે આનું માન હોય જાય એટલા માટે એ પ્રવૃત્તિથી દૂર થાય એટલે માણસ ક્યાં કયો છેડો અડી જાય એ બહુ વિચિત્રતા છે આ જગતમાં એ મહારાજ કે સૌ કરતા સરસ વર્તમાન પાળતો હોય એનો અર્થ એ છે તોય પણ જો છેડ્યો હોય તો સમુદ્રમાં જેમ કાપ આવી ગયું મીઠું પાણી હોય જો થોડા ઊંડા જાય તો કડવું ઝેર નીકળે એની ઘેડે છેડ્યો હોય તો પછી મુશ્કેલી પડી જાય જે સેવા કરી હોય આખી જિંદગી એનું હાટું વાળે તો એને હોધરી વાળે એવું માન એ માનનું પરિણામ છે એ કામનું પરિણામ નથી એવું મારે બુદ્ધિ પરત હસતું સહ म बैठो पूर्ति मेटे चलावे चे। रूंधी ने बैठो दरक योनि वेग में वारोजेतव्यपे मुख्य बतावे दरक योनि भोग चे। भोग चे वेग विराम प તે અલ્પ માત્રામાં બચેલો હોય તો પણ મનમાં એમ હતું કે અમારા અંત માંથી કામ ના વ્યા છે તો એટલા માટે ભગવાને કીધું ન કરીહિત ન કુર્યાત કરી ચિત સક્ષ્યમ મનસી અનઅિત યદ વિશ્રમ બા તપેશ્વરમ ભલ ભલા બ્રહ્માંડાધિપતિઓના તપ છે એ ધૂળમાં મળી ખાલી વિશ્વાસ કરવા કહે નકુર્યાત કરી ચિત સક્ષ્યમ ક્યારેય પણ પોતાનો ઇન્દ્રિય અંતઃકરણ મનનો વિશ્વાસ કરી ન બે જવું કે હું આવો થઈ ગયો બે નહી ભગવાનનો વિશ્વાસ રાખો સાધુ નો વિશ્વાસ રાખવું જરાક જો બચી ગયો હોય તો મોટા મોટાની તપશ્ચર્યાઓ સાધન સિદ્ધિઓને એને ધૂળમાં મેળવી દે છે એટલા માટે મહારાજ એવું કીધું કે અમાને આવો ત્યાગ ગમે છે ભગવાને કહ્યો એવો ત્યાગ ગમે પોતે સમર્થ હતા તો પણ સિદ્ધિઓને ગ્રહણ ન કરે બીજાની શિક્ષા માટે પોતાને તો કઈ થાય એવું હતું ને એટલે એને ક્યારે વિશ્વાસ ન કરવો સૌભરી એનો વિશ્વાસ ન કરે એને મારા જે નિર્મોહિત છે એને જ નિર્મોહિત વિશ્વાસ કરે એટલે મોહ આવી ગયો તેને જીતવા માટે મહારાજે નિયમો બતાવ્યા છે ધર્મૃતમાં નારદજી એ યુધિષ્ઠિર મહારાજા પ્રત્યે श्रीमद भागवत रूपे जीतवाता कहे छे कि असंकलपात जयत काम संकल्प प्रवर्ते असंकलपात जयत काम अंतर स्त्री राजबंधी संकल्प थे ये काम प्रवर्ते छे। माटे શ્રી કૃષ્ણ ભગવાન સ્ત્રીઓના જોગમાં સંકલ્પ નો થવા દીધો એટલા એટલા સ્ત્રીઓના રંગ રાગ વચ્ચે પણ સંકલ્પ નો થવા દીધો એટલે ભગવાન ઉર્ધ્વ રહેતા પણ અને એ યોગ થી થાય છે યોગ કળાથી થાય છે એવા યોગી તો એક ભગવાન જ હોય યોગ કળાના પૂરણ દરિયા એવા ભગવાન જ હોય એવા કોઈ બીજા સાધુ કે ભગવાન સિવાય બીજા કોઈ ન હોય શકે નારાયણ મૃતે સૃષ્ટિ નારાયણ મૃતે સ્ત્રી મારી માયાથી આ બીજો કોણ નથી આતો એ પછી બીજો શ્લોક છે કે એમાં જોગમાં રહી અને ભોગ ન અઢે એ જ ભગવાનનું ભગવાન બીજા કોઈનું નગર બધા ભગવાન થઈ જાય ને ભગવાન હોય શોખ તો છે જો લાભ મળે તો થાય ભગવાન કામને જીતવાના ઉપાય રૂપે બતાવતા કહે છે કે અસંકલ્પાત જયત કામ સંકલ્પના માધ્યમથી કામ પ્રવર્તે છે માટે અસંકલ્પ જયેત કામ હે માટે અંતરમાં સ્ત્રી સંબંધી સંકલ્પનો વિરોધ કરીને નિરોધ કરીને કામને જીતાય છે અહીં એક વિચારણા એ છે કે સ્ત્રી સંબંધી સંકલ્પ થયા પછી સૌભરી પરાશર જેવા પણ તેને રોકી નથી કર્યા તો પછી જીતવો ક્યાં અહીં એક વિચારણા એ છે કે અહીં એક વિચારણીય એ છે કે સ્ત્રી સંબંધી સંકલ્પ થયા પછી સૌભ્રી પરાશર જેવા પણ તેને રોકી શકા નથી તો સામાન્ય જીવ તેને કેમ રોકી શકશે ત્યારે વધારે ઊંડાણથી વિચાર કરતા કામનો ઉદભવ સાથી થાય છે તો તે પણ ગીતામાં બતાવ્યું કે ધ્યાય વિષયાન પુનસઃ સંગઠ તે સંકલ્પ છે એટલે સંસર્ગ તોડી નાખવો એ બધા ના હાથમાં છે નિર્મોહી એવું મહારાજે પુરુષોત્તમ પ્રકાશમાં કીધું સંસર્ગ તોડી નાખે સંકલ્પને દબાવી દે એ તો સામર્થ્યની વાત છે જો ભગવાન અનુકૂળ હોય તો દબાવીએ કે એવો હોય તો દબાવીએ કે ન હોય તો ન દબાવી શકે એ કઈ જીવની સામર્થિ ભગવાન એવી અપેક્ષા નથી રાખતા ભગવાન સંસર્ગ તોડવાની અપેક્ષા રાખે છે તમે એવા થઈ જાઓ કે હું બધા એવું જોવા ઈચ્છે છે ભગવાનની દ્રષ્ટિ એવી છે કે બધા તમે બધા સંકલ્પને દબાવો એવા થા હોય પણ એવી બધા પાંચથી અપેક્ષા ભગવાન આપણા જેવા મૂર્ખ્યા નથી તે રાખી દે એમ આપણે બધા પાખી કેમ નો કરી દે એની સામર્થિ જોઈને નો અપેક્ષા રાખી અને ભગવાન છે એ આપણી જોઈને અપેક્ષા રાખે સંસર્ગ કાપી નાખવો એ માણસ અલ્પજીવ હોય તો એ કાપી રાખે એનો સંસર્ગ તોડી નાખે એટલે પૂરું થઈ ગયું સંગાત સંજાય તે કામ સંસર્ગથી કામ ઉભો થાય છે એટલા માટે એ કાપી નાખે તો અને ભગવાને પંચવર્તમાનમાં એ જ કીધું છે કે એનો ક્યાંય કરતા ક્યાંય કનેક્શન થવાનો દેવો છેટા રહેવું તો એને જીતાય એટલે એ એના હાથમાં છે સંસર્ગ કાપી નાખે એટલે સંકલ્પ હશે તો પણ નિરાધાર થઈ જાય છે અને નિરાધાર થઈ જાય છે સંસર્ગ છોડી દે એટલે કામ હોય ગયો એવું ન માન લેવું સંસર્ગ છોડી દે એના ઉપાય તરીકે છે સાધનમાં સાધ્ય ને સાધ્યમાં સાધન દે છે સંસર્ગ છોડી દેવો એ સાધન છે અને સંકલ્પ ન થાય એ સાધ્ય છે સંસર્ગ છોડી અને પછી સંકલ્પને દબાવવાનો બાકી છે સંકલ્પ જો એમ એમ કરી જ રાખે તમારા કે એક સંકલ્પ થાય ને પછી વળી પાછો છ મહિના પછી થાય ને વળી પાછો થાય ને વળી પાછો થાય તો એવો સંકલ્પ એને વર્તમાનમાંથી પાડે જો સંકલ્પ થાય ને એકવાર એનું સમાધાન કરી નાખે અને પછી વળી પાછો ન થાય સો મહિને થાય તો વળી પાછું સમાધાન કરી નાખે ને હોળી પાછું સો મહિને સો મહિને ઉભો રહેતો હોય તો એવું ખરું હાથ મહિના થઈ જાય તો પછી વાંધો નહીં તો એનો અર્થ એવો થયો મારાજ કે એક સંકલ્પ પાછો પડ્યો બે જણા જયારે યુદ્ધ કરતા હોય ત્યારે હામ હામાં યુદ્ધ કરતા હોય ને જેનો પગ પાછો હઠે તો એમ જાણવું કે હવે આ છે એ વાસના જીર્ણ થઈ છે એટલે તો પછી વળી પાછો પ્રયત્ન કરે તો આઠ મહિને થાય દહીને બાર મહિને એમ કરીને ઉલાળી નાખે એવી થાય પણ જો સંસર્ગ છોડી દે આ સાધુ એ છોડી દીધા છે ને તોય પણ સંકલ્પ ઉલાડીને નથી નાખી દેતા ઓલી બાજુ તોય પાછ સંકલ્પ છે એ ઉલાળીને ઓલી બાજુ નાખી દે છે એટલે સંકલ્પ અસંકલ્પ કામ સાધ્ય છે અને સંસર્ગ છે અસંસર્ સાધ્ય આવી જાય એકદમ કેમ અહીં એક વિચારણીય છે કે સ્ત્રી સંબંધી સંકલ્પ થયા પછી ભગવાન ને ગીતા એવું કીધું કે સંગાત સંજાય તે કામ એટલે સંસર્ગા તે કામ એનો અર્થ એ જ છે કે અસંસર્ગાત કામ બીજો અર્થ એટલે કા આ છેડો કા છેડો એમ બે છેડે એટલે કઈ ઓલા છેડામાં કઈ જગ્યા નતી મળતી એટલે આપણે ઓલા છેડે જાય લેવ ઓલા અસંકલ્પા જયત કામ એમાં કઈ જગ્યા નથી મળતી એટલે અસંસર્ગા જ જયત કામ કારણ કે સંસર્ગથી કામની ઉત્પત્તિ થાય છે સંકલ્પ થયા પછી સૌભરી પરાશર જેવા પણ તેને રોકી શક્યા નથી તો સામાન્ય જીવ તેને કેમ રોકી શકશે ત્યારે વધારે ઊંડાણથી વિચાર કરતા કામનો ઉદભવ શાંતિ થાય છે તો તે પણ ગીતામાં બતાવ્યું કે ધ્યાયતો વિષયાન પુષ સંગસ્તેષુપજાય સંગાત સંજાય કામ જ્યારે જીવ ભોગ બુદ્ધિથી તેને યાદ કરા કરે છે સતત યાદ કરવાથી આસક્તિ સંગ થાય છે અને સહવાસ શોધી કાઢે છે તેમાંથી કામ પ્રગટ થાય છે માટે સંબંધ વિચ્છેદ સંબંધ જ થવા ન દે તો સંકલ્પનું નિયંત્રણ થઈ શકે છે અને મહારાજે જે બધા નિયમો કીધા છે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય કીધું છે એ સંસર્ગ ડિસકનેક કરવા માટેના કીધા છે જોવું નહીં તો એ જોવું એક જાતનો સંસર્ગ જોવું નહીં એટલે સંસર્ગ તોડવાનો એટલા એટલા રસ્તેથી સંસર્ગ એને તોડી નાખે સંસર્ગને ડિસ્કનેક કરે તો એ સાધન થઈ સાધન થવા ન દે તો સંકલ્પનું નિયંત્રણ થઈ શકે છે સંબંધ વિચ્છેદ ન કરે તો સંકલ્પ જીવને ઢસડી જાય છે માટે મહારાજે નિષ્કામી વર્તમાનમાં છેટા રહેવાના જ નિયમો અને ઉપાયો બતાવ્યા છે જીતવામાં બીજો ક્રોધ છે અને કામ ક્રોધને જીતી લેનારા હોય એવા પણ લોભને વશ થઈ જાય છે માટે સંતોષથી લોભને જીતવો એમ અંતરશત્રુ જીતેલા ગુરુઓ અને શાસ્ત્રોની સહાયથી સાધુઓએ તમામ અંતરશત્રુઓને જીતવા ત્યારે તે સાધુ શબ્દને ધારણ કરવા શોભાડવા યોગ્ય થાય છે સાધુ પદવીને શોભાડે અંતરશત્રુ જીતે એટલે નિષ્કુળ સામે કે ચુંદડી પહેરી છે તો ક્ષત્રિયના હાથમાં બોલે ને સાધુ તો હંધાય ધારણ કરી લીધો પણ જમઝમાટી બોલાવી દે એ વાગ વીરલાય સાધુ નામે ધડબડાટી બોલાવી દે આમ ધડ બોલાવી દે સાધુ પદ પ્રવૃત્તિ નિમિત્ત વિચાર ભાષ્યમાં સાધુ પદ પ્રવૃત્તિ વિચાર કીધો સાધુ ભાષ્યમાં બીજી ટીકામાં ક્રિયાપદમાં ધાતુ વ્યાપાર અને ફળ બે વસ્તુ હોય છે એવી જ રીતે નામ વગેરે શબ્દોમાં પ્રવૃત્તિ વ્યાપાર અને ફળ બંને હોતા નથી પરંતુ પ્રવૃત્તિ નામનો વ્યાપાર ન હોય નામનું એમ કે પદ પ્રવૃત્તિ નિમિત્ત હોય પ્રવૃત્તિ નિમિત્ત હોય છે એનું ફળ ન હોય નામનું ફળ હું બધી પ્રકાશ કરી દો છો ઇલેક્ટ્રિક થી કરો છો વળી એટલું સારું છે એવી જ રીતે નામ વગેરે શબ્દોમાં પ્રવૃત્તિ વ્યાપાર પરંતુ પ્રવૃત્તિ નિમિત્ત એક હોય છે જે એક શબ્દ બીજા પર્યાય શબ્દ કરતા પણ અલગ અને સાર્થક સાબિત કરે છે શાંતિ લેખ્યું હોય તો પદ પ્રવૃત્તિ શું થાય જોબ કેમ મળતી હોય હોટલ માં નરેન્દ્ર એટલે ઈ પદ પ્રવૃત્તિ નિમિત્ત બરાબર યોગ્ય નો કેવાય એવી રીતે સાધુ પદ પ્રવૃત્તિ પદ પ્રવૃતિ પ્રવૃત્તિ ખાલી હોય ફળ શું ધાતુમાં પદ પ્રવૃત્તિ હોય છે નામ પાડવા પાછળ જૂના જમાનામાં એકનો એક છોકરો હોય તો એનું નામ શું પાડતા ભીખ લો અમરા નિર્જરા દેવા તો એના કેટલા વીસ પર્યાય નામ આપ્યા છે પણ વીસ પર્યાય હોય તો એ વીસે વીસ ના અલગ અલગ પ્રવૃત્તિ નિમિત્ત હોય એક બધા નામ એક જ દેવ નામ છે પણ પ્રદ પ્રવૃત્તિ અલગ અલગ બધાની વીસે વીસની અને હો નામ હોય તો હો ની અલગ અલગ પ્રવૃત્તિ થાય મહારાજના હજાર નામ છે હજાર નામ છે પણ એ એક એક નામની પ્રવૃત્તિ અલગ અલગ છે અને એ પ્રવૃત્તિ નિમિત્તને લઈને ભગવાનનું નામ એવું પડ્યું છે એટલે એ પ્રવૃત્તિ નિમિત્ત સિવાય નકર તો બધાએ હજાર હજાર નામ નું કોઈ મિનિંગ ન થાય ખોટા પડે બધા એક જ વસ્તુ કેતા હોય જો બધા નામ તો એ તો એવું ન હોય પણ હજાર નામ છે એટલે હજાર પ્રવૃત્તિ નિમિત્ત છે ભગવાને એવું કર્યું હોય અને એ ભગવાને તો એ નામને સાર્થક કરી દીધા હોય સાધુ નામ ધારે છે એ બધા સાધુ નામને સાર્થક કરે છે કે નહીં સાધુ નામ શબ્દ આપણે પહેરી લીધો હોય એટલે એ પછી બીતો હોય કે આ મને શોભાડશે કે મને મારું સારું દેખાડશે કે મોડું દેખાડશે એટલે સાધુ શબ્દ બીતો હોય આપણાથી આપણે માથે તો ધારી લીધો ટોપીની ઉપર નાખીને એટલે સાધુ શબ્દ તો ધારી લીધો પણ પછી એને બહુ બીક લાગે સાધુ શબ્દ બહુ બીક લાગે કે આ શું કરશે શેડાહુદીમાં શેડાહુદીમાં જો હરખું કરી દે તો કાંઈ વાંધો નહીં જો હરખું કરી દે તો એમ થાય કે વાહ વાહ મજા આવી ગઈ લો સારું આપણને ગ્રહણ કરીને અલ્પશ્રુત માણસ થી વેદો હાથમાં લે તો ભડકી જાય કે ક્યાં જાઉં આ આપણને હું કેવા બતાવશે આ જગત વેદો અમે છીએ એવા બતાવશે કે કેવા બતાવશે એટલે બિભેતી એ બધા ડરે છે એમ સાધુ શબ્દ ડરે છે કે મામ એમ પ્રતરીશ્ય સાધુ ની ફજેતી કરશે કે શું કરશે કારણ કે જો એની પદ પ્રવૃત્તિ નિમિત્ત જો ન કરે તો એની ફજેતી કરે એટલે સાધુ શબ્દ બહુ ડરતો હોય સાધુ શબ્દ બહુ ડરે માણસ થી કે જે ધારણ કરે એનાથી ડરે નિમિત્ત એક હોય છે જે એક શબ્દ ને બીજા પર્યાય શબ્દ કરતા પણ અલગ અને સાર્થકપણું સાબિત કરે છે જેમ કે અમરા નિર્જરા દેવા એ બધા દેવતાના પર્યાય શબ્દો છે બધાનો અર્થ દેવતા જ થાય છે પરંતુ પ્રવૃત્તિ નિમિત્ત બધા વ્યક્તિ મરે નહી એટલે ઘરડા નો થાય બે યગ નથી કેતા કઈ ઓલા ઘરડા થાય એવું કે મરે ને એવું કેવતાઓ હોય તો એ બધા જુદું જુદું પ્રવૃત્તિ નિમિત્ત સાધુ નું પ્રવૃત્તિ બધા દેવતાના પર્યાય શબ્દો છે બધાનો અર્થ દેવતા જ થાય છે પરંતુ પ્રવૃત્તિ નિમિત્ત બધાનું સરખું નથી अमरानु प्रवृत्ति निमित्त मरण रहितता है तो निर्जरा प्रवृत्ति निमित घटपन रहितता है पर्याय हो कोई बे शब्दों प्रवृत्ति निमित्त बिलकुल सरखू न हो सके साधु शब्दनु प्रवृत्ति निमित्त शू है तीस ओग के चौसठ साधुता गुणों की प्रवृत्ति के जेतव्यारय अंतरशत्रु प्रवृत्ति शून्यता બે નથી એક બે ગણાય કલ્યાણ ગુણ પ્રવૃત્તિ કે હે પ્રતિભટતા સમાજ શું માને છે શાસ્ત્રો વિશેષે કરીને શું માને છે અને મહારાજ નો વિશેષ અભિપ્રાય શું છે સમાજ એટલું જ માને છે ભગવાન સાધુ પડો પગ પ્રવૃત્તિ નિમિત્ત ચૂંદડી ઓડેલી હોવી જોઈએ ભગવાન નાખેલી હોવી જોઈએ જાડી હોવી એ પ્રવૃત્તિ નિમિત્ત સાધુ માને સાધુ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત સમાજ એવું માને છે શાસ્ત્ર ચોસઠ લક્ષણો હોય તો એ તો એ પ્રવૃત્તિ નિમિત્તે ચોસઠ લક્ષણો ની પ્રવૃત્તિ વિશેષ કરીને શું માને છે અને મહારાજ નો વિશેષ અભિપ્રાય શું છે મહારાજ વિલક્ષણતા છે એ આમાં કઈ છે કે નહીં શાસ્ત્રે કીધું એટલું સ્વીકારી લીધું છે કે મહારાજ કઈ વિલક્ષણતા છે તેમાં લોક તો ભગવાન માની લે છે તેની પાસે કોઈ વિશેષ ઓળખાણ કે વિશેષ બુદ્ધિ નથી પરંતુ હોય તેવું જણાય છે જ્યારે શ્રીજી મહારાજે વધારે મુખ્યતા હિ પ્રતિબદ્ધતા એ શૂન્યતાથી ઓળખાણ કરે હું લક્ષણ કીધા નીચે મારણ ને મન માને અન્ય જોવા આંખ વીચી છે એવું જ બધું કીધું એટલે એનો કંટ્રોલ અંતર શત્રુઓનો કંટ્રોલ દોષ કંટ્રોલ કરવાનું એક સાધુ નું પાસું છે ચોસઠ માંથી કેટલી કડીમાં કીધા કેટલી કડીમાં હોય કીધા જયારે શ્રીજી મહારાજે વધારે મુખ્યતા એ પ્રતિભા હે થી ઓળખાણ કરાવે છે તેમાં વિચાર કરવાનો છે પ્રવૃત્તિ કલ્યાણ પ્રવૃત્તિ અને હે એટલે મહારાજ નું તાત્પર્ય એવું છે કે કલ્યાણ ગુણ પ્રવૃત્તિ કરતા કરતા હે શૂન્યતા પૂરી હોવી જોઈએ નિષેધ આજ્ઞા પૂરી પાડવાની અને વિધિ આજ્ઞાશક્તિ એટલે યથાશક્તિ પાડવાની એવું હોય નિષેધ આજ્ઞા છે એ પૂરી પાડવી અને વિધિ આજ્ઞા છે એ જેટલી પડે તો કઈ વાંધા નહીં વધારે પડે એટલી પાડવાની અભિપ્રાય છે પૂરું કરવું તો બઉ એમાં રાજી ન થાય એટલા બધા પ્રવૃત્તિ કલ્યાણ પ્રવૃત્તિ અને હે સબલિત પ્રવૃત્તિ એમ પ્રવૃત્તિને ત્રણ વિભાગમાં વેચી શકાય પ્રવૃત્તિ આ ત્રણ પ્રકારની હોય હે સબલિત એટલે ખાલી લૌકિક પ્રવૃત્તિ પ્રવૃત્તિ કલ્યાણ પ્રવૃત્તિ અને હે સબલિત પ્રવૃત્તિ એમ પ્રવૃત્તિને ત્રણ વિભાગમાં વહેંચી શકાય તેમાં પ્રથમ પ્રવૃત્તિના ઉદભાવક કોણ પ્રવૃત્તિ ઉદભાવન કરવામાં રહી શકતું નથી દોષ હોય એટલે પ્રવૃત્તિને દાબી જ નહીબા દબાય નહીં આ બધા ખુશી થાય તો ખાંસી આવી હોય તો ઠું ઠું ઠું ઠું કરે નથી માનસી પૂજા થતી હોય તો દબાવીને દાબી દબાય નહી એટલે દોષો છે એની પ્રવૃત્તિ દાબી દબાતી એ ગમે ત્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ઓલું થાય દોષોનું અસ્તિત્વ તેને અનુરૂપ પ્રવૃત્તિ વિના રહી શકતું નથી તેવું જોશ ફોર્સ કલ્યાણ ગુણોમાં દેખાતું નથી સ્વાર્થ જ લૌકિક પ્રવૃત્તિ હા નિર્દોષ થઈ ગયો હોય તો એ કોઈ પ્રવૃત્તિ નો કરી શકે એમાં તાન જ નથી આવતું એટલે જો નિષ્ક્રિય હોય છે હારા માણસો કોઈ સક્રિય નો રે નબળા માણસો દબાવી રાખવા એટલે પ્રવૃત્તિ ઉદભાવક શક્તિ એ નબળામાં છે એટલી હાર ય માં શૂન્યતામાં કોઈ સર્જન બળ હોતું નથી તે કોઈ સારી ક્રિયાને પણ જન્માવવા ઉર્જા બતાવી શકતું નથી જયારે હેલિતતા ગમે તેટલા નિષેધ કરો તો પણ નબળી પ્રવૃત્તિનું સર્જન કરી દે છે તેવું સર્જન કલ્યાણ ગુણો પણ સામાન્ય કરી શકતા નથી કલ્યાણ ગુણો છે એ સર્જન કરી શકવા જોઈ અને સર્જન કરે હોતી પણ એવો ફોર્સ ઓલામાં નથી હોતો ઓલામાં જેવો હોય છે એવો ફોર્સ નથી હોતો સારી પ્રવૃત્તિ કરવી થઈ તો ભલે પ્રવૃતિઓ તો અધોગતિ અને સંસારમાં લઈ જનારી છે તેવી પ્રવૃત્તિનો તો જગત માં તોટો નથી કલ્યાણ ગુણો થોડી થોડી પ્રવૃત્તિ જન્માવી શકે છે કારણ કે જો તે પ્રવૃત્તિ ન જન્માવે તો તેનું અસ્તિત્વ કોઈને અનુભવાતું નથી પરંતુ તેની પ્રવૃત્તિ નરમ જોશવા હોય છે તેથી દોષો તેમાં આવીને જલ્દી ગોઠવાઈ જાય છે તેથી તે કલ્યાણ પ્રવૃત્તિ જ રહેશે નહીં જો હેય પ્રતિબદ્ધતાને સાથે રાખીને કલ્યાણ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ તે કલ્યાણકારી કાયમ નભી રહેશે કલ્યાણ પ્રવૃત્તિ વિના કેવળ હેય શૂન્યતા બની રહે છે જેટલી પ્રવૃતિ માં વધારે માં વધારે ભાર દેવો અને ચોસઠ લક્ષણ સાબિત કરી દેવા તોસઠ લક્ષણ સાબિત કરી દેવા સાબિત કરવા જાવ તો દ કલ્યાણ પ્રવૃ કલ્યાણ પ્રવૃત્તિ વિના કેવળ હે શૂન્યતા અકિંચિત કર બની રહે છે એક ઝાડ પણ હે પ્રતિભટ બતાવે છે પથ્થર પણ ક્યાંક કોઈ દુષ્પ્રવૃત્તિ કરવા જાય છે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે નિષ્કામાદિ સિદ્ધ થયા હોય ને તેમને ભગવાન કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ નથી થઈ કલ્યાણ પ્રવૃત્તિ શૂન્ય હોય તો તે જાળવા જેવો છે તેમાં કોઈ વિશેષતા નથી એટલે અને કલ્યાણ પ્રવૃત્તિ ત્યારે જ ફળે કે વધારે વધારે દોષ શૂન્ય થાય દોષ શૂન્ય ન થાય પ્રવૃત્તિ કરે તો જગત આખું કરે છે અને એમાં કઈ વિશેષતા નથી ની તું મરવાનું છે એટલે મહારાજે કેટલું બધું ભેળું કરી દીધું છે સાધુની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે કલ્યાણ પ્રવૃત્તિ વધારેમાં વધારે હોવી જોઈએ અને વધારેમાં વધારે દોષ શૂન્યતા હોવી જોઈએ એટલો વધારે મોટો સાધુ કહેવાય ઝાડને તો કલ્યાણકારી કહીને સંતની ઉપમા પણ અપાય છે સરવર તરવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર કે કારણે ઇનચારો ધરી દેહ માટે કેવળ હે પ્રતિભદ્ધતા કે હે શૂન્યતા સાધુ શબ્દ પ્રવૃત્તિ માટે કેવળ હે પ્રતિભદ્ધતા કે હે શૂન્યતા સાધુ તેથી કલ્યાણ ગુણ પ્રવૃત્તિ તો શાસ્ત્રમાં સાધુ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત કલ્યાણ પ્રવૃત્તિને સાધુ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત માન્યું છે ત્યારે એક શબ્દમાં બંનેનું સંકલન કર્યું ત્યારે બંનેમાંથી મુખ્ય કોણ ક્યુ તેમાં માન્યતા જુદી પડતી હોય તેવું જણાય છે શાસ્ત્રો કલ્યાણ ગુણોને પ્રથમ પ્રાધાન્ય આપે છે અને હેય શૂન્યતાને તેના પછી ગણતા હોય તેવું વર્ણન ઉપરથી ગજણાય છે જ્યારે શ્રીજી મહારાજ બંનેનું સંકલન કરીને પણ સુગાળવા ભગવાન હોવાથી હેય શૂન્યતા મુખ્ય અને પછી કલ્યાણ ગુણ પ્રવૃત્તિયુક્ત સાધુપદ પ્રવૃત્તિ નિમિત્ત ગણે છે કારણ કે મહારાજે પંચવર્તમાન એ જ સાધુતાના પર્યાય તરીકે પ્રવર્તાયું છે પંચવર્તમાન ધારવાથી સાધુ છે કેવળ કપડાં બદલવાથી નહીં ત્રીસ કે વધારે લક્ષણો પર એટલી મુખ્યતા નથી બતાવી છતાં તેનો અપલાપ કે કે જરૂર શૂન્યતા છે એવું નથી એ તો કલ્યાણ પ્રવૃત્તિ પૂર્ણ હોય તો પણ પંચવર્તમાન પૂરા હોય ત્યારે સાધુતા પૂર્ણ થશે હેય શૂન્યતા જ સાધુતાની ચમક લાવી શકશે જેટલી હેય શૂન્યતા ઓછી વર્તમાન કાચા એટલી સાધુતા ઝાંખી પડી જાય છે જોખમાઈ જાય છે આમ મહારાજે સાધુપદ પ્રવૃત્તિ નિમિત્ત जेतव्यास चांतरारयह दिदो छे आजान स्वामी, स्वामी महाराज जेतव्या